મારી વહુ આવી ના ચિગનપુરી ખાતા જાય રફ મારતા જાય ડૂબી મારો નહીં મારે એને દવું છે એવું જોવાનું છે મારે આપી દેવું ક્યા એટલે દેવામાં છૂટો થઈ જાય ક્યાં એટલે કાકા એ પેલા ભત્રીજા ને પૂછ્યું ભાઈ કેટલું દેવું છે ભાઈ ભાઈ ના બોલે એટલે કેટલું દેવું છે કઈ દે મને આપી દેલા કયું કહેવું છે દેવું છે નથી કેટલા હું આપી દઉં તો એટલે તમને દેવા મારી જોડે ભાઈ જતો હતો કેટલું એવું છે સાડીતેરસો રૂપિયા પછી જાવ પછી શું તમે કહ્યું ના બર્યું તમારી પાસે બોલ્યો તું મારી પાસે બોલતો કાકો થતો છું આવડે હું મરી ગયો સારા પકા દવા ખી ગયા આવડી ગયું સમજાતા આવડો સારી વાત છે મને શું એવી કલાકારો છો મને કે તું જાણું છું કે મારો ભદ્રીજો ત્યાં આવડે કુતરો હું હા બાપ થતા સ્વસ્થ આવડે ભૂલ હુલ હુલ બાપ થઈ જાય દીકરાનો દીકરા દીકરા ના દીકરા થતા આવડ એમ કે દીકરાનો અત્યારે અત્યારે સાથે દીકરા તરીકે મને ભાન બધી કળાઓ બાપ થઈ ગયા કુતરા બાપ થઈ ના થાય ગધેડા બધેડો બાપ થાય બાપડ થઈ ગયો પારો રહેતો હોય તો કરે આવો દાદા આવો દાદા થઈ ગયા દાદા હું દાખલો દાદા કેવા દાદા આપડે બાપુ માનવું તમને એમ લાગતો શીખવા જેવી કળા જબરજસ્ત છે હું તારો બાપ બાપ છું તો મારું ના માનું તમારા બાપા જાણતા એક જન કે જાણતો નથી તારા બાપ છું કઈ રસના ચક્કરો પાછા આવું કેવું પડે છે આ ઝગડ્યા છે મજા મગજ કરી જાય એની પછી કરો અમને એટલે છોકરા એમ કે તમને કોને કહ્યું તું પેદા અમને કરો આપડે શું રે શું ના વૈરાગ લઈ લેવો ત્યાંથી દુનિયા ભરતા વૈરાગ લેવો ઘરમાં પ્રેમ ભરેલી દુનિયા છે મારી મોટી દીકરી મોને મારી બા ને બે ને કે છે એટલે બાળક ના માઇન્ડ ઉપર કેટલો ત્રાસ હશે ત્યારે કે નહી શું કામ કે છોકરા આ કાલ માં આવું મધર ચા આવે હું વિચારતો આવું તો શબ્દ બોલાતા એક વાર ફાધર થઈ ગયા પછી શું પછી ઓછા ગલુડિયા છોડવાના પછી ગલુડિયા છોડે ગલુડિયા ગલુડિયા દગ ને દગ ને બે ને જોયા ભસભ કરે છે અને આ બસ કસભ થયા કર ધનિયા છોકરો જોયા કરે છે પગ ના પહોચે ને પગ પહોચે વીને મરે તેવું બન્યું હોવું લોકો ત્યાં નિયણું કર્યું હું મોટો છું તપે મજા ખાધો હું કાચો હું માટે એટલે ડોસ બધો બાપ નો જ ડોશ બધો બાપ નો જ થયો એટલે બાપનો દો બાપ નો બાપના બાપ થવાની બરકત ના હોય તારે બરકત ના હોય તો મારી ઠુકીને ગાળું લાગે પડે છે સમાજ ના મારે રેલી એમાં આગલા બહુ કર્મ ની લેન્ડે કર્મું બંધ જતી કર્મ નું બંધન માર્ગ પૂરો ખાવું મત તો ખર્વું છે એવું જોઈએ કે બાપ જ ભૂલ હોય હોય નઈ બાપ ની જ ભૂલ હોય એના બાપ થતા નથી આવડતું એટલે આ બધું ભેલાઈ ગયું બાપ થઈ શકે એટલે સુધી નરમ થાય બાપ ની બોલ શું એટલે સુધી નરમ થાય તો પછી વડીલ પણ રાખે જ નહીં કોઈ વડીલ પણ રાખે જ નહીં કોઈ જાત નું વડીલ રાખે જ નહીં વડીલ પણ રાખે બાપુ ના રાખે એની ભૂલ રાગે ભાઈ છતાંય છોકરાઓ એમ કરો છતાંય છોકરા એમ કરે તો ન કરેલું કારણ છોકરાઓ કર્યો છતાંય છોકરાઓ ના કરેલું કારણ બાપ બાપ એની બાપ ની ડ્યુટી બધાને બરાબર તો છોકરો બાપ ના કા માં રેસે એવી ખાતરી ખરી એમ ગેરંટી ખરી આપડે બધું આખું જગત કેરેક્ટર બધું છેલ્લી નીકળે કરવાનો હતો શું કરવાનો છે બાપ મૂળ બાપ ના દોસ્તો ભોગવે ક્યાંથી ભોગવે એ નઈ એ ગરમી બાબત આ વ્યવહારની બાબત છે ગરમી વાવતા છે પૂરો કરવું ચાર થી થયું આપડે એટલે અમે આમાં કંટ્રોલ માં માનીએ છીએ શું કહ્યું કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ वड़ाला वड़ाला पूर्णत्व तो હું છું એ ભાન આખા જગન્નાથજી માત્ર હોય હું છું એ ભાન ના હોય શું કર્યું હા એ વસ્તુ સ્વરૂપ વસ્તુત્વ નું ભાન થાય મોટું દાખમાં તેવું ભાન થવું જોઈએ શબ્દથી ના કારણ થયા કરે આજ્ઞામાં રહેતો થયા કરે આજ્ઞા પર એવું જોઈએ પૂર્ણ વ્યસ્ત થયા વસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણ તમા પછી પાછું નીચે આવી કોર્ટમાં નજારો ધંધો પોપટી ઉપર રાખવી જો અમારી બે વખી ઘરે બારી એક જ આપડે જુદાઈ કેટલી થઈ નીચે ત્યાં બેલું થયું હા રાતે ઊંઘી રાતે જોતા આવો પચીસ બે લગ્ન છે પણ અત્યારે દશા એ છે અસ્તિત્વ નું ભાન એટલું જ કરતા આજ્ઞા પાણી કરવા જ નહીં સહજ રીતે આજ્ઞા પાસે આજ્ઞા એના માટે મોટી વાગ છે એક છોકરો ફો થઈ ગયો આ તો છોકરા સદન સારો છે પૂછું ગાડી ને પૂછવા લાગતો સારો છે આ આ પેલા સારો ન પેલો બધ સારો નહી લાગેલો નહી દાદા એવો એવું નહીં એવું કઈ ખારા પણ નહીં લાગેલો બહુ પણ આયું દેહ નું જ અસ્તિત્વ વધારે માનતા હતા પેલા દેહ નું જ અસ્તિત્વ વધારે માનતા હતા પેલા એનું અસ્તિત્વ માનતા હતા અસ્તિત્વ હવે આત્મા બે નું અસ્તિત્વ અને આત્મા બંને નું અસ્તિત્વ અને આત્મા નું વસ્તુત્વ આપણે અસ્તિત્વ એક પ્રકાર નું ધન બરાબર કે હું છું તે મનુષ્ય આ બધા મનુષ્ય ને છે બધા ભાગ હોય કે હું કઈ છું હું છું કરાવે તારે એમ એટલે ભાન થયું કે વસ્તુત્વ નું ભાન છે ત્યાં સુધી વસ્તુ કહેવાય ત્યાં એટલા માટે ઓળખાય માસ કોઈ મોલક છે કામ બે વસ્તુ છે તેનો લાઈન અપ ઇક્વલ ટુ કોઈ કારણ તો બને કારણ કે ઓનર બને કુછ આતો એ ધારતા નથી તેનો ડબલ ઓપરેશન કે થાય થાય કે ઉકે સંતોષ થાય ના એટલે જે છે કે તારકની રાખતી બચે જો એકેડે મારે અતર ગોટી દીગલી તો દરિયાતે તે દરિયાતલે જરૂર પર આ મારથી એક જ એટલો બтияરો આખી મિતેર સરાખો દર્દ દે કેવો છે એ એક્યુડે ન હોય ગાંડો ને આ આદર નું રખવા કે બીજ જરા મેરૂ કે છે હું શું કઉ છું અને અહંકાર બધા વ્યવસ્થિત વ્યવસ્થિત રેમ છે ફોટો ફોટો કોને કહેવાય સંજી છે ફળ આપવાય આપવા માટે ક્રિયા રૂપે થઈ શકું દિલ દીધાય આપણા લોકો શું કારણ શકે છે તો એકદમ જાય ઉઠીને સરવા જાય અને કાર્યવાનું હોય વકીલા બિલકુલ તમારો તમારો ગરીબ છે ગુસા પેલો ગુસા સ્મશાન બેટું સ્મશાન હા જે ઉતાર જેનો કરે જેટલા મેરેજ કરવા સ્મશાન સ્વચા આપડા દેખાય છે અનુભવ માં આવે છે એ બધું શું કારણ છે અને મનમાં વિચારો એ લોકો દેખાય નહી દેખાય નુસ્સો કર્યો જે રાતે અને પછી હિમત થઈ હિમતું એટલે આપડે ઘરે રહીએ ને આપણે પૂછીએ ધ્યાન આવું પડ્યું એટલે આપડે શું કરીએ શું કાંદા ના નીકળ્યા તમે આપડા લોકો આવો વધારો આવો એટલો આવો વધારો અને મનમાં શું હોય આ અને પછી કોઈ વાત કચા ગોળો હતા ખરાબ વિચાર આવતા ભાઈ ઘણા બી કે છે એ પોતા વગેરે નહીં આવતો હોઉં ને ભાઈ એટલા માટે ખાલી તો વાપી જ મને જ છે તો શું પગાર આપડે સુધારવું એ આપડે હિસાબ મારો પૂરો કરવા હું પણ આભારી શું કરું મારો કઈ હિસાબ છે તે પૂરો બધા શું ના થશે સમજી પડે કેવો છે વિચારો આપડે કઈ તપાસ કરીએ ના ભરું આટલું સમજપૂર્વક કામ લેવાનું जब्राएक कर ये, ये व geschätक है र सदॉर्टार है जो गाए जो गयाकिंगा है जो कर अब कर दो आदगेँ की कि कुछाओ माजो माजो रेके तो गादा करें चाहटण से तो infinity होगरो के ये वभिभा पनो मैंकल को लुकर जिंगे अब जाएक डोलेया क्ला हमखते कर होकूए पा પુરસાદ ના પડે જોઈ ઘરે છોકરા ને પૂછવું ના પડે આપડે ઘરે કરીએ તો આપણું ધારી અને બધા છોકરા ને કેવું ત્યાં ચાર બધા વસ્તુ જમા પડે છે આપડા લોકો અત્યારે આથી જ ક્યારે એવું મુસ્લિમ ભેગા હોય જાય અત્યારે કયા કયા છે અમુક ગેસ આવવાનું છું એવું થયું કયા કર્યા છે વાચન તું આવું સાઈ વગર સીટી વગર જે આ બધી આવતી છે भावी बीजी बाजू हूं तो, तो ये बराबर आपे के तो कहू ने, ने आम तो खीचड़ी कमाड़ अंदर भाव एव क्या आया ब्रिया ના ક્રિયા એ પુરતા છે જોડે છે આવતો ભાવ ભાવ થી સુધારી શકાય આવતો ભાવ ભાવ થી સુધારી શકાય ભાવ થી સુધારી નથી ભાવ એવડાવી રહ્યો ભાવ તો કરતા હોય તો કરતા હોય કે ભાવ શુભ ભાવ કે શુદ્ધ ભાવ રહેવા જોઈએ ને ને પછી બીજો નિકાલ કરવા માટે નિકાલ કરવા માટે આવી નિકાલ ના થાય આ બીજી રીતે નિકાલ કરો મનના કેતા પ્રમાણ ચાલે મનના કયા પ્રમાણ ચાલે આપણે ધ્યેય પ્રમાણ કરવા મનના કયા પ્રમાણ ચાલે મન તો એમ કે આપડે ધ્યેય જેટલું કામ મન હોય જેટલું કામ આપડા ધ્યેય હેલ્પ કરતું હોય એટલું જ મન નું માનવાનું બીજું બધું મન નહીં પછી આપડે આપડા હિસાબે મન ને વારું કામ તો કામ નહીં એટલે દાદા આ સુક્ષ્મ વાત થાય સંભાવ એનો નિકાલ કરવો એટલે એનો નિકાલ કરવો નિકાલ ભાવ નિકાલ કરો ગયા સુધાર નિકાલ કરવો અને એના મન માં આમ થાય એ કેવું ગયા ભાઈ ને જય એને સંતોષ થાય કરાયું ખાય તો ખરાબ નથી કરે ના કરે દાદા ત્યારે ભાવ બગડતા હોય એને શું કેવાય ભાવ બગડતા હોય એને શું કેવાયડી કરી દીધી જમાયા પણ છતા અંદર ભાવ બગાડતા હોય નથી મહેરબાની કરી બોલાય નહીં એટલા બધા કામદાર એક બાજુ આમ દબાણ ભાવ બગડી ગયો ક્યાં આવ્યા શું કેવાય ભાવ બગડે ગયું જોટું તે ધ્યાન કે એક માણસે આપી એકાવન હજાર રૂપિયા દબાણ ના લઈને આપ્યા લઈને આપ્યા બેયર ના દબાણ ને લીધે આપ્યા ને હું આપું એવો છું ને તમારે જમે ગયેલું થાય ગયેલું થાય છે પછી આપડે આપું આપવું હોય દબાણ હવે આપવું એટલે આપડે લાવી પૂછી બે કે ભી કે હવે હા મને મારી પર થોડી વાત કરી શું મને મારી પરોરી આ ભાવ બગાડવો એ સહજ છે સારો ગુસાર આપડે કરવો હોય પણ એ પુરુષાર્થ કરવો કરવો લીધા પછી આપણે આપણે સમજણ હોય તો આમ કેવી નાખીએ શા માટે આપડે સમજણ હોય તો આમ થઈ નાખે અહી સહાવ જરૂર ને સહાવ હોતો જ નથી એમ આ આપડે આપડે આપડું નફા ગુના થાય નફા ગુના થાય જુદો જુદા ભાવ કેમ હોય છે જુદું જુદું એનું કારણ છે પોતાને ગમતા હોય ત્યારે ના બગડે ના ગમતા ત્યારે રૂમો ખાલી હોય તો એ ના કેટલાક ગમતા હોય તો સારી રીતે રૂમ જ આઈ જાઓ ના ગમતું હોય સર રાજી ગમતા હારી રીતે રાખો એ આત જન બગડ્યું બગડ્યું એ જેમ બગડ્યું અને ગમતાને ઈતરાજી કરવી તેગડ્યું આ તો ધ્યાન દેવ આર્થિક જાય ભગવાન નું જ્ઞાન કોઈને મારી મારી રાખ્યો તો એટલે માટે જ તને આ તું જેનું ફળ મળી કેમતો એટલે તું તું ગમતું સારું દાખલા ખરી સાહિત છે ને કે માટે બંને રીતે રિસ્પોન્સીબલ તમને થશે નહી થશે નહીં સતા તમને લાગે તો કાગળ જાય તમે જવાબ આપી દઈશ લાગે તો પેલા પેલું અભ્યાસ કરું તો એ દેખાય એવું નું દેખાય ખરેખર નથી આ તો થાય જ નહીં આવે હું સિદ્ધાર્થમાં થતા જાય તો શું થાય ડિસ્ચાર્જ તો થયા હવે ઉઠ્યા હવે ઉઠ્યા પેલા ચાર્જ ને ડિસ્ચાર્જ દેવું થતું ધન્યવાદ કે આ જે બધા પાંચ વીજળી થી થઈ રહ્યું છે